દાદા ના વાક્યોક્ય વાંચ્યું કે ગોડ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ ઓનલી સાયન્ટિફિક આ જરા મને સમજાવો છો દાદા ચોપડી દાદા નથી મન તો બહુ સારું મન નો ઉપયોગ કરે છે તે ગિલતી છે મન નો જે ઉપયોગ કરે છે તે પોતે ગિલટી છે મન ગિલતી ના મન તો બઉ સારું અમુક બુદ્ધિ આપડી એ થઈ જાય ક્રોધ તદ્દન ક્રોધ આવ્યા વસ્તુ કેમ બના કરે છે બુદ્ધિ છે બુદ્ધિ એ કદાચ ગિલતી છે કે છે અને ક્રોધ કેમ બહુ જાય છે મન એ ગિલતી બુદ્ધિ એ ગિલતી तो है मने मारे गुनेगारी मन मन यूज करोते મને છાસઠ વર્ષ થયા સિક્સટી સિક્સ વર્ષ તો બધા કે સાથે બુદ્ધિ નાથી સમજે જતી રહેલી દાદા ની આંખો માં જોયા કચો કે જતી રહેલી હોય છે બરાબર છે એ લોકો ની જતી રહેલી હોય છે मार मन व्यस्त थी जाए तो कई उपाये देह नत्रु मन मो मई उपाय मे तो आ उमरे मरु कई बीजु पगल हूं भरी सकू ए? आ उम्र जो आ पांच शत्रुओ है क्राम क्रोध मो मो कई उपाय मैने तो आ उमरे हूँ कई बीजू कर सकू एक कई वर्ष थाय तो बिल्कुल હરિહંત ત્રિમંત્ર બહુ સરસ બોલે છે વર્ષો થી પછી મને કે કઈ કર ની હું એને કેમ કે કઈ કરેવા કરેવાન ની સેવા કરો છો એક જ रिटर्न आ कर रिटर्न बहु मोट आ મહાત્મા સેવા કરવી એ બહુ મોટા મોટી હિન્દુસ્તાન બધા બ્રાહ્મણ તો મમતા હોય મમતા વાળો હોય મારે એકતા બચી એવું કે આ મહાત્મા કોઈ ને કઈ ઈચ્છા છે આને માટે જ આવેલા બતાવું પછી જોઈતું નથી કણગા ફૂટે તે સાચા એ તો બધા ધર્મ લોકો કણગા ફૂટતા નઈ ગઈ ફણગા ફૂટે નું બનાથી મઠશે આ તો બનાવેલા કે તમારી બધા પગ ની સેવા કરે છે એને આ બધી સેવા કરે છે તો કોઈ માણસ આવ્યું હોય નવો માણસ આવ્યો હોય આપણે રોબી ની બનવું જોઈએ ખસી જવું જોઈએ તો આપણે એવું આશીર્વાદ મળે જ છે એવું સમજવાની વાત છે ને સમજાવો ની દાદા કે અમે આ બધા બેઠેલા છે ને આ સમય સેવા કરતા છે આવેલું હોય તો એમ નહીં ખસે કેવાય હવે અમે ખસતા નથી અને કોઈ આવ્યું હોય તો એને એને ચાન્સ મળતો નથી સેવા કરવાનો સેવા લેવાના બાબત માં લોભ્યો છો તો તે કાયદો એવો હોવો જોઈએ અન્યાય ના કેવાય આ ન્યાય ની દ્રષ્ટિએ અન્યાય છે બાકી બીજી રીતે અન્યાય નથી ન્યાય ની દ્રષ્ટિ અન્યાય કેવાય પણ બીજી રીતે અન્યાય નથી ન્યાય ની દ્રષ્ટિ અન્યાય કેવાય પણ આ બન્યું છે ખોટું નથી કરતું બન્યું છે ખોટું નથી આ કુદરત ન્યાય છે અને પેલો બધો ન્યાય નો સંસાર ઉભો રહેશે બરોબર અને કુદરત ની દ્રષ્ટિએ ન્યાય કોઈ તો સંસાર બંધ થઇ જાય છે આ નહી આવે તને સમજાય મારી વાત સમજાય દાદા ને કેવું કે આગળ પાસતી જાય આવો આવો આવો એનું પુન ની જોર કરે એ પુણ્ય પોલીસ પેટ ફરે બધા રાખનાર નો દોષ નથી દુનિયાની દ્રષ્ટિ ભૂખ્યો રાખના દોષ છે આ જે ના બન્યું તે જ બદલે જ્ઞાન નો ખેલ આપણને સમજવાનું હોય તો બુદ્ધિ નો ખેલ બંધ કરાય ને દલુભાઈ કે ખોવાઈ જ આવે એટલે બંધ કરી પૂરું થઈ જશે આ સફર અને પેલી બાજુ બેઠા ગુફા બેઠા અંધારી ગુફા મારો કોટો ફૂટું ફૂટું થાય છે કે ફૂટી ગયો છે મને ખબર નથી એટલે તમારી પાસે પાછો આવ્યો છો હા ક્ષત્રિય ના થાય આપડે બધા પટેલો ક્ષત્રિય કેવાય વાણીએ વાણીઓ કોઈ ના થાય ક્ષત્રિય આપડા જે ભાઈ મારો એટલે મારો નહીં મારો ભાઈ મારવા નહીં તારે પેલા તો બધું છોડે પણ એકાદ ગીની રાખી એકાદ ચોખ્ખું હાર્ટી જોઈએ બુદ્ધિ ના જોઈએ બુદ્ધિ અથડાઈ માં છે બુદ્ધિ સાહેબ બુદ્ધિ વાળી વાત ગમે હાર હૃદય વાળામાં બુદ્ધિવાળા આ બધા બધા સંતો છે ને તે હૃદય વાળા નું જ કામ બાકી બુદ્ધિશાળી બધા બહુ થઈ ગયા હૃદય વાળા બે થયા છે એક છતાં રમણ મળી અને રામકૃષ્ણ પરમ બે બુદ્ધિ થાય એને એટીગેટ ના હોય હૃદય વાળા ને પેલા બધા હેટી ઘેટિયા હોય એટી ભૂતો હોય મોટો અશાંતિ હોય ભૂત ની ટાઈ ને કે ભૂલતા રાખવાની યાદી કે ભૂતા રાખવાના સભ્યતા ભાર રૂપ ના થઈ પડી આપડે જાણીએ કે ભાઈ આ ભાઈ બહાર સ્થાન કરી શકે નથી તો ત્યાં આગળ કઈ એક મુદ્દે જમીન આવ્યો છું કઈ નઈ ચોપડ્યું એટલે ગઈકાલે જે આપડે ગરબા જે બધા ગવાતા હતા અને પછી दादा पे तो मीना नु केवे सारू नही थारू नादा ने दुख खेंच नहीं पोचवु सा, जुए दादा ने मेड़वा भावना खुड़ा बैठा बैठा दादा मड़ी सके बरबर तो ये शु कहवा લોભ કેવાય ના છે પેલા કરે એને ગમે બંને અને આપણું સ્વીકાર છે બન્યું કરે दादाट दादा ना आट्लो बो लोक है पुण्य नी एटली कमी दादा पर ए प्रिय भाव से पूछो दादा ललित भाई पूछे अमार घटे प्रिय भाव दादा कहीभ दु पुण्य जोर कह चरण तब ज्याटू पुण्य कह रहे पुण्य लाइला ने लड़े जोड़े पुण्य ना ज्ञा पुरुष की राजी પેલા છોડે નહિ રાજી ના આવે બરોબર પગ દુખવા માટે ખેંચી રહ્યા ફરતા હોય પેલા છોડે નઈ એ રાજી ના આવે એટલે રાજી રાખવા જોઈએ રાજી જગી તે રાજી છે જોઈ લેવું તમારા હાજરીમાં દાદા કોઈ ને વિચાર નથી જતા કે છે ને તમારા હાજરીમાં जगत विस्तृत नई रही જગત વિસ્મત થઈ હોય તો પંદર સાઈઝ માં બદલે શું કે સાઇઝ આ જે સાઈઝ હો નથી ને એને કઈ ડિઝાઇન બરોબર નથી જાય પ્રકૃતિ સારી રે માતાજી ની બહુ કરી છે પ્રકૃતિ બહુ સારી છે માતાજી ની ભક્તિ થી બધું લાભ થઈ જાય છે સંસારીઓ રાખવી જોઈએ અને આ પ્રકૃતિ દેવી એની કૃપા થી સારું છે મહાદેવજી એ તો ત્રિકોણ માટે છે ત્રણ ગુણો દબાવવા માટે સત્વ રજ અને તમોગુ સત્વગુણ છે બ્રહ્મા બરોબર સત્વગુણ કોણ કેવાય સાધુ સંતો જે ભગવાન સત્વગુણ ને અને રજો ગુણ કોણ કેવાય આખો દાડો એક દસ મિનિટ બેવું હોય બહે ને તો એને વીતી કરીને એમ લાગે આખો દાડો કામ કર્યા કરે એ રજો ગુણ ઓ આખો આપડે રજો ગુણી બધા અને પડી રે મને નાખે છે બીલી પત્ર અત્યારે નાખે પણ બીલી માં બીલીપત્ર માં દવા છે અંદર તો લોકો જાણતા નથી એમ બીલીપત્ર નાખે નાખી કર્યા કરે એટલે આ જો એને બધે જે લોકો આવા એ વાળા વાળા ને બધા તો એમની વાસના શાંત થતી જાય અને પછી આગળ વધતા જાય અને આ છે તે વિષ્ણુ ને ભગવાના રજો ગુણ્યા વિષ્ણુ ભગવાન રજો ગુણ્યા આખો બેસી જ નારી રહ્યા નથી અને પેલા બ્રહ્મા ને એ ગુણો છે તે આ સતત રજા તમે ગુણો દબાવવા માટે બધું સાધનો છે જેટલું જેટલું દેવો ને ધરાવ્યું છે આ ગણપતિ ને પેલી ધરો ધરો ધરો ધરો ધરો ગણપતિ ગણપતિ માટે ગણપતિ પીપળાના પાનમાં બહુ જબરજસ્ત શેક્ટી છે ત્યારે એને મોટામાં આરામ કરવું વસ્તુ ઇલેક્ટ્રિસિટી શેક્ટી કરી છે પીપળાના પાન કરે બોલો આમાં રહેવું છે સાચું ક્યાં છે મેન કઈ છે કે હું આને વાંચું છું વાંચું છું પૂરો સમજ નથી પડતો પૂરું સમજ નથી પડતું તો દાદા તમે કઈ કૃપા કરો એમ કે શક્તિ પ્રગટ થશે સમજાતું જાય એમ એક વાક્ય ઉપર તો હજાર પડ હોય જેટલો ઘર વાંચે એટલો પડવો શું થતો જાય પચી પડવું શું થઈ જાય પચાસ વાંચી જાય આપણને ભાઈ વાંચે જ નહીંબેન આવી ચોપડી મારી પાસે આવી નથી હજુ આવેલું આવેલી પણ છે ને પેલા મનુભાઈ ની ભત્રીજી નો છોકરો ગયો વાંચવા લઈ ગયા પાછી મોકલાવતા નથી આવી ચોપડી જોડાઈ છે માગણી હોય પુસ્તક પૈસા બઉ થાય ને ખર્ચે નીકળી આ તો ભગવાન નું કલ્પસૂત્ર નીકળે છે માવી નું એવું આૂત્ર છે બરોબર પદ છે બી છે કઈ પુસ્તક મને સમજ નહી છે नीड़े दादा बता पे थत अत्यारे ના થવાય તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહેસ્ટ થઈ જાવ હાથમાં કેવી રીતે મીનું પૂછે છે એટલે આપડે કે બરોબર છે ચાલતા થવાનું આપડે એટલે એડજસ્ટ થઈ જવાનું એને તને ખબર પડી ને ક્યાં બહાર આવે એનો ન્યાય ન્યાય ખોરવા જઈએ તો જુદી જુદી પ્રકૃતિઓ તે એડજસ્ટ થવા માટે કેમ ચાલે આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ એ માટે છે થવા માટે છે ઘરમાં જેટલા માણસો હોય તે દાદા ગુલાબ બાપ ગુલાબ છોકરા પણ ગુલાબ કેવા દાદા ગુલાબ બાપ ચપો છોકરા સાથે કોઈ ફલણ ફૂલ ફલણ ફૂલ બધું જુદી જુદી પોતાના જેવા કરવા ફરે આ કાળ માં બધા ગુલાબ નહિ એટલે લોકો ફાવતું નથી ગરબા ઝગડા તેના પડ્યા થયા સાહેબ મેં સમજણ કે બગીચો થયો પેલા બગીચાનો લાભ ઉઠાવો છે મોગરા ને લાભ આપો એને એની રીતે ગુલાબ ને ગુલાબ ની રીતે જોઈ ને જોઈ ને રીતે બધા જુદી એને દહી જુદા ભાઈ મો તું ગુલાબ ગુલાબી રંગ નો કેમ નથી એટલે મસ્તી એને કોન્ટ્રા કેમ એટલે આ મોટા મોટી પડ્યા કે તમારો છોકરા છે ઝગડા ના કરશો કારણ કે આ તો બાપ છે જો બઉ ચીકણો હોય સવાર નો બઉ લોભિયો હોય હોય તો છોકરો લાભ હોય તેને ગમે ખેતરો બધા ગુલાબ ના શું હોય બધા જુદી જુદી જાતે ગુલાબ એક મોગરો ચંપો જુ એટલે અમે તો ઓળખીએ પછી ફૂલ આવે ગુલાબ ને આપણા ફૂલ આવશે મોગરો આવો હશે ધોળા ફૂલ આવશે ઓળખીયે પચીસ વર્ષે પચીસ વર્ષે ફૂલ આવ્યું એમ કે છે બેન કે પચી વર્ષે ફૂલ આવ્યો તારે ખબર પડી છે કે હું તો ફૂલ હતી આ ઝઘડા તેના થયા બધા કરો ગયા હા ભાઈ ભાઈ અને આ ગુલાબ તે ગુલાબ રોક મારે મારા જેવી સુગંધ ક્યાં તારામાં કોન્ટ્રાક્ટ છે કેવી રીતે ગુલાબ ના ગુલાબ નો ગેતરામ કેવાય પડી જશો અંદર થાય જવાનું પેલો તો અમેરિકન છે એનું શું જવાનું તમારું મોક્ષ થયું એને કઈ મોક્ષ થયું ત્યાર પછી આપીજસ્ટ વસન ભી એડજસ્ટ થઈ જશે ને બધે પહેલા એડજસ્ટલ તો થાય પણ હવે બધે જ એડજસ્ટ થઈ જશે મારું સિદ્ધાંત શીખાઈ લીધું એમને એડજસ્ટ एवरीवेयर વ્યવહારમાં રહી હો એનું નામ કહેવાય કે જે એડજસ્ટ एवरीवेयर થયો આ કહેવાય はい કન્સ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ एवरीवेयर છે ને જે તમેજસ્ટ ના થાવશે ભૂલ્યા કોણ તારે શું કેવા માંગુ તે એમ જ નહી લોકો ફરી કર્યું મન બગડા થી સંસાર ઉભો રહ્યો દેહ ના બગડા થી સંસાર ઉભો રહ્યો નથી આગલુ જે આવ્યું કે સમજવાની છે એટલે આટલી બાબત માં કેવો મોટો સંસાર ઉભો રહ્યો છે દેહ ના બગડિયા થી સંસાર ઉભો રહ્યો નથી દેહ ભલે બગડી ગયો પણ એથી કંસાર હે સંસાર મોક્ષી દેવા છે દેહ બગડી ગયો છે પગ આ ભાગી ગયો છે વાયુ થઈ ગયો છે પચ્છાઘાટ થયેલો છે તે કઈ મોખ ને નથી મન બગડ્યું હોય મોફ ને મન જે કોને કોઈ કોઈ જાત ની એને એમાં ડિફેક્ટ નથી આવતી કોઈ ભગા ભાગતું નથી વાગતું નથી નુકસાન થતું તાવ ની ચડતો તૈયાર નીચતો બંને એવું કાયમ બુ આવે ને એમ કે મન એટલે એ વસ્તુ છે વસ્તુ ફિઝિકલ વસ્તુ છે पानी पड़े उरंग तरंग फूटे हंकार वाचे हंकार बुद्धि बेठी तब पसंद पड़े गए ना गमे तो जैसे मन में तरंगो फूटे ना गमे तो छेड़ रहे गम, कंटा आए એકાગ્ર થયું કે સંસાર તમારે મન જોડે લેવા દેવા ના રહી એટલે તમારો તમારે તો મન ને જોય ખબર એટલે મન તરંગો ફૂટ્યા કરે અહંકાર ને બુદ્ધિ વાંચી શકે પોતે ભાષા શું કરે વિચરે અહંકાર વિચરે વિચરે નહી તન્મા થાય તો વિચાર કેવાય વિચરો માટે વિચાર વિચરે નહી વિચાર નહી મને વિચાર નહીં मन में विचार तमयाग विचारे नहीं करता फोटा ज लगे जो नहीं, था था, तो खाली जो सहयोगी सहयोग तेज करो तो टाइम लगे जत ना डिजाइन आप डीजाइन आने जतने के पड़े નહિ તો જો આપડે વિયોગ ને ધક્કો બારવા દે નઈ તો આપડે દોસ્ત પછી આપડે છૂટાય નઈ એને થાય જતો વિચાર ખોટો માત્ર વિયોગી સભા ના હજાર માણસ જેવું થયું હોય તો ઘરના ધ્યાન એમ થાય કે આ બધા આવે ને રાત્રે ના જાય તો શું કરીશું શું કરીશું હું વખત ઉડી ઉઠી જવા મળશે અને જેટલું ડિસાઇડેડ છે જે વ્યવસ્થિત છે એ તો થઈ જવાનું ઘણો વાંધો નથી આપણને વ્યવસ્થિત કહેવાનું અને તે વાઘેલા થઈ જાય તમારે તો જોયા તે જોયા કરાવે અથવા તું તને એમ નક્કી કરે કે ભાઈ સિનેમા જવું છે કામું જોવાની જોવાની જોવાની થાય વિચાર એટલે વિચાર થઈ ગયા તો અને આથી આપી આપણે સમજાવે એવી ગુજરાતી ભાષા બાકી કરે છે બાબો ખાલી ભટરી ભત્રીજો એમ કે ત્યાં તારા ઘરો છે આવી દુનિયા છે આમ કરો તેનું એનું કરવાનું ના નથી કેતા બે કરો બે હાથ નથી તમને આ કરવાનું તે માટે બે કાન છે આ કરો તે કરો પછી લેસક ભાવ એનું નામ જ સંસાર संसार चालिया करें ना जवाब अपना संसार हिंसक भाव दादा हिंसक भाव मतभेद जो मतभेद थे मथु फरी जाए હું છ મીના એ જ હિંસક ભાવ પોતે મીના સંસાર ચાલ્યા કરે આપડા હિંસક ભાવ ના હોય એટલે આપડે જવાબ દરિયા મુક્ત થયા કરે જ્ઞાન આપ્યું તો મને હિંસક ભાવ જતો રહ્યો गमे गमे गमे ना ए? भी को भी नहीं नहीं है, है भी तर मै आकार गमत जवाबदार मुक्त थे जहाँ पा क्या संसार पन पन दा दा दा दो नहीं दा दा। सामानी भूल करवाभ लेवासारे सामने भूल करवा સામાનો લાભ લેવાની વ્યક્તિ થી સંસાર ઉભો થાય ના થતો શું લાભ લઈ લેક્ષ નો લાભ ભરવાનો છે